નથી આવતી ચિંતા છે વગર કોમ નઈ ચિંતા ઈશ્વર વિશ્વ કોઈ ઉપરી થયા નઈ એ તો બધું મન ભ દોડતા છે કે મરદના બઉ લોકો ને મદદ કરી ને બધા મતાડ્યું મને કહે છે ઘણા દટાડી દે ઘણો મસાડો ને કેમ સીપે આવ્યા તમામ મનુષ્ય અને જોડે એને લખ્યું તમને અધિકાર છે જેમ ભમેળા લખવું ના પાડશે ના બેગડા ના થાય પણ એ ના પાડશે આમ ના હોય એટલે મુક્ત થયો એ ગ્રોદ માન માયા અત્યારે તમને પ્રૂપ કરવો હોય ક્રોધ માલ માં આયો બિલકુલ છે એવું પ્રુફ થઈ શકે પણ તમને હજુ ના આવે કારણ કે ક્રોધ માલ માં એ ડિસ્ચાર્જ ભાવના થાય છે બાર ભરેલો હતો તે થાય છે એમાં તમારો અભિપ્રાય નથી ક્રોધ કરવાનો તમે જુદા છો એટલે તમે એમ કશો આ ના હોવું છે અને ક્રોધ તો એનું નામ કેવાય જેની પાસે હિંસક ભાવ હોય શું હોય હિંસક ભાવ એની પાસે હિંસક ભાવ હોય કે ક્રોધ કરે હા તેમાં તમે ના કોઈ હિંસક ભાવ નથી શું થયું થયું ને એટલે રોજ ની વ્યાખ્યા હોય છે રોજમાં ના હોય એવું આ વિજ્ઞાન છે એક સ્ટેન્ટ પણ ના હોય એવું જો બાકીએ શું રોજ ની પાછળ હિંસક ભાવ હોય અને રાતે હાલુ જોડે ક્રોધ થયો ને એ હવાર માં તો સમજાવ તમેજ રાતે કઈ અથડામ રાત રેવા માં ઉભે થાય ફરી આવી ભાવ નથી શોધમાર ચાલે નથી હિંસક ભાવ નથી કથા એ કયું કથા એ તચા છે જય સચીદાન એટલે સરળ આપીશ જગ્યા આપડું જે સ્વરૂપ છે ને જે ગુજરાત તમારા જીવતો આત્મા પોતાનો આત્મા એવો માને એના ખરાબ એવું કેવાની પુરુષે તમારો આત્મા છે એવું શ્રીમદ્રાજે કહ્યું મો થાય નહી ભટકાવી છે બીજું કઈ કર્યું ના દ્રષ્ટિ ફરી જાય આ ભૌતિક માંથી ભૌતિક માં સુખ ની માન્યતા છૂટી જાય અંતર સુખ વર્ત્યા કરે પણ એ અમારા કહ્યા પ્રમાણે આજના રહેતો હંડ્રેડ પર્સન્ટ ગયા ચિતાધનતા પ્રત્યક્ષ છે તો તું કરે કારણ ભેદ રીતના નહીં પુરુષ તપ ત્યાગતો એટલે ફેરે ને એના જેવી વસ્તુ બાગાવડા ના હોય જ્ઞાની પુરુષ તારે આ કર્યા કરવાની પુરુષ આવે એ તો શીર્ષંકરો જ્ઞાનીઓ ગયા જ્ઞાની પણ કેવા હોય છે બુદ્ધિઓ અને જ્ઞાની આપડે તો વીસ હાજર જ્ઞાની પણ એ બધા બુદ્ધિ છે એને શું કરવાના વાતો કરે શબ્દો કરે એમાં કઈ શું હોય નહિ આ તો નિરંતર અમારે છૂટા રહીએ ધીરજ અત્યાવીસ વર્ષી આ દેશ થી છૂટાડું કામ થાય પચાસ હજાર માસ નું કામ થયું છે લોકો અંતે અમારે કોઈ ચીજ ભીખ ના હોય અમારે તો લક્ષ્મી ભીખ ના હોય વિષય ભીખ ના હોય રૂપિયા ભીખ ના હોય ભીખ ના હોય કોઈ વસ્તુ માલ ભીખ ના હોય કીર્તિ ભીખ ના હોય અમાર કોઈ ભીખ ના હોય ત્યારે પ્રાપ્ત થાય શું થાય કોઈ પણ પ્રકારની ભીખ ના હોય ત્યારે તેનો જ માર્ક થતો ખરો માર્ક હોમિક માર્ક સ્ટેપ બાય સ્ટેપ નો અને આક્રમ એ સ્લીપ માર્ક ઓરો દસ લાખ નીકળે પાંચ હજાર લાખ માર્ક નીકળી જાય સ્ટેપ બાય આ તો કોઈ મહાપુરુષ લોકો હોય ત્યારે દસ લાખ વચ્ચે આવો નીકળે ત્યારે નીકળી જાય આ બુદ્ધિ માં વસ્તુ નો આ બુદ્ધિ થી પર વસ્તુ છે એટલે બુદ્ધિચારીઓ બુદ્ધિ લડાઈ લડાઈ બુદ્ધુ થઈ જાય પછી આક્રમ જ્ઞાન હિન્દુસ્તાન બુદ્ધિચારીઓ ગોઠતું નથી ના ગોઠે કારણ કે જ્ઞાન વાસ્તવિકતા હોય બુદ્ધિ ભ્રાંતિ બુદ્ધિ બે જુએ નફો નેફો નેફો નેફો ને ચાર ના પાણી વગર ન ભાઈ છોકરા આમ કે પાણી વાર ના આપી સતા પાણી વગર પેલો નફો ખોટું ગયા ઉતાર ઉતાર આરામ કરતા ગયો ચલાવવા માટે નામ આપ્યું તું વ્યવહાર ચલાવવા માટે વ્યવહાર પૂરો થઈ ગયો નામ પાછું લઈ જાય નામ બહુ લઈ જાય નામો લઈ જાય નહિ કરતા જાય છે ને કહ્યું છે બરોબર આ તો બઉ પહેલાની વાત આત્મા પહેર્યા અહી સુધી કપડું ધોતું એટલે બંડી આટલી પાર્ટી હારી ગણાય એટલે હું કઉ મારી જરૂર નથી મને ગમતા નથી ચંપલે અડધું પાસે ગયેલું એટલે એના છોકરા મોહનભાઈ હતા ને મેં કહ્યું તારા હારું જો મહેનત કરી અને કેટલું બિચારે કરે છે તારા સારું તે તું વાત ના થઈ જ કહ્યું એ રાખ મર્યાદા તને આપવા સારું કરે છે ત્યાં લઈ જવા નથી લોકો ત્યાં લઈ જવા તું હોત ને તો મારા બાપા દસ લાખ ને મૂકીને મજા એવા છે કે છે હે આવું જો આવી સમજ અમને આટલું અમને બેગ જોતા આવડે જ ને શું બોલી રહ્યું મારા બાપા તો દસ લાખ દેવું અરે વાત એ કરી લઈ જવાય ને તો ખબર ભાગી રહ્યા આપણા તમારી ઉમર કે ચલાવવાનું એક બધા એટલે એના કરતા જોયા મળ્યું છે એ જ સારું ક્યાં કામ રાખી મારે કે મંદિર માં પૈસા ના લા સારા પૈસા લેવાય નઈ અમારે સહમત હોય તો આપીએ એટલે મેં ના પાડી હું તમે આવી છે વેપાર કરે છે ધંધા કરે છે બધા આપડા જેવી બધા પંદર લોક છે અને ત્યાં આગળ આપડા તીર્થંકર નો જન્મ થતો છેલ્લા છેલ્લા ફૂલ ફૂલ ફૂલ મૂન બંધ ગયો અત્યારે સામ લે છે દર્શન ખુલ્લા થશે તાર મૂર્તિ જોઈશું તાર તમને ભવ્યતા લાગશે હવે જે આધાર હોય ને તે મૂર્તિ દર્શન કરીએ તો ઘણો લાભ થાય બાકી જે ગયા ને એ હેલ્પ ના કરે જે કલેક્ટર આપડે હાજર ગયા તેની સિમંદર સ્વામી તૈયાર સ્વામી ત્રીસંક ગયા એને ત્યાં આપડે સહી કરે નહિ આવે સ્વામી બે હૃષ્ણ ભગવાન પેહલા થયેલા કે પછી થયા હતા કૃષ્ણ ભગવાન તો હમણાં થયેલા પાંચ હજાર પાંચ હજાર હતા એકાવનસર ઉપર અને એમનું આયુષ્ય હજાર વર્ષ નું હતું એક વર્ષ નું એમનું આયુષ હતું અરે એમના કાકા નેત્રા ને ભગવાન કેવાતા મોટા બોલ બોલ એમનું વર્ષ નું અને રામચંદ્રજી નું તો આડા ચૌદ હજાર વર્ષ નું બહુ પેલા આપડા મહત્મા પાંચ દેશી ઘણા ગયા અને પોતે આયુષમાં ધી ના એટલે ભાઈ પૂછે છે એવું કેમ આયુષ માં ધી પોતે તહેવાર તહેવાર આત્મા સ્વામી થઈ ગયા ફૂલમોન તે બોતેર વર્ષ નું બેન પૂછે છે કે શ્રી કૃષ્ણ ભગવાન મોક્ષ નથી થયો કે શ્રી કૃષ્ણ ભગવાન આવું ફૂલમોન થવાના છે એથી કરીસુદેવ નારાયણ હતા વાસુદેવ નારાયણ એટલે ભગવાન તો ખરા છે પણ ફૂલમોન નહિ કૃષ્ણ ભગવાન બળદેવ આ તાળિયા કુટુંબ ચામડા કુટુંબ ના તમ થવાના ફૂલ મોન તીર્થ કરેરા થઈ એમને હું ગોધીયે છીએ કૃષ્ણ નું હું ફૂલમોન થવાના માત્રા તમારે કશું કરશે નઈ અમે બધા ભેગા કરી નાઈશું કે અમે ટેકો કરીશું બધા અમે બધા વાઘ અડાને પણ ટેકો કરીશું ને આ બહારના નથી કરવાનું અમે જ કરી લઈશું પડે લોકો બહુ કર્યા સારા કર્યા